કામના એ બંને પેલા આગળ આગળ कृपाणु देवनापर ये पूछा मांगे મોક્ષ નો કામી થાય કે બધી રીતે इच्छा इच्छा तो प्रकटक नहीं काकड़ी खावात ईचा जगनी हाथे जग्नि हल्की ओलवा काकड़ी खाई तार बेचा पड़े पड़े नही ईचा है बिहारी અને પછી ઓલવા માટે ખાવાની રેલો દીકરી એટલે ઈચ્છા થઈ તો હજી અળગ્યું અને બધા રેલા ફરી વ્યા મળી તો પછી બધે ખોર ખોર ખોર ખોર કર્યા પછી એકાદ મળી ગઈ તો પછી ઓલ લઈ જાય ઈચ્છા ના કરે અભિપ્રાય ના હોય આવ નક્કી કર્યું ઈચ્છા થઈ આપણને ડખો કરવાનો આપણને આપણને ડખો કરવા નહીં બરોબર દર થઈ ગયું વિયોગી સ્વભાવી સ્વરૂપ કાળા પાડે ચાલો મળે કાળા કાગે ચાલો આપડે ડકો કરીએ આ ધોરા ના કાળા થાય આપણે અલગ રીતે અલગ રીતે માણસ ચાલે મન થયેલી મજબૂત કરવું પડે કરવું પડે જરાજ મન આવે તો બરોબર એવું કરવું જોઈએ જલ્દી સુધાય તો મન તો એવો સંજોગ આવે મજબૂત કરીને આયેલા હોય દીધું છે પણ મજબૂત ના હોય મન એ પછી જાગૃતિ ખુલે રાખવી જોઈએ મન નું સંભવું ના થયેલું હરો માન ભાઈ વધારે એ આમ થીજી જે તેજી કે આમરો એ જાણે જે ત્યાં જ્યાં કરે છે મે દે જ્યાં કરે લે ગુનાય ની પર પડતો નથી બહુ શાંતિથી એવા તો કે શાંતિથી બહુ રે નહીં પડતો નથી કાઈ એમાં મરી જવાનું প্রত্যেক ફર છે ને প্রত্যেক ફર છે প্রত্যেক ફર છે મુશ્કેલ પણ હા ભડકે તો જાય કેવું ફૂટ આવ્યું પોતાની પંચાયત કરેલી જગત ની પંચાયત નાખે પોતાની પંચાયત માટે રાખે છે <laughs> <laughs> હા એ પ્રેમ અને પેલું પેલી આસક્તિ પંચાયત નજ પડ્યો હા એટલે પંચાયત માં કઈ પણ વિષય પડે એ છે પણ દાદા ઘણા લોકો સેવા ભાવ કરે સેવા માણસો સેવા કરું છું મન રાખે વધારે સારું હા હું કરું છું એવું મનમાં ના રાખે તો વધારે સારું હા બંદુર એ ઘરે જ ત્રિથર થાય એટલે જરા વિજ્ઞાન આપ કેタル છોડી જાય હા થાય છોડી દે એની વાત કરે છે એ પછી હું આમ કરું છું હા હું કરું જેર પડને દીધી બરાબર છે જ જ જ જ આ હમું જીત ના છે હતો નય વખત નોતરેલા ન્યાધીશ વખત નોતરેલા ન્યાધીશ જો આ જગત માં આખું સર્વે સામ નથી કર્યું પણ અમે એનું કુલ કરીએ છીએ આ જગત કોઈ દોષિત છે માર ફાટ તોડ ખૂન ખરા બધું થાય છે ચોરીઓ જ નહીં પ્લાસ્ટિક દ્રષ્ટિ છે પ્લાસ્ટિક દ્રષ્ટિ પછી એનો તારો થયો તો તમારી નીકળી ગઈ પૂરા થઈ ગયા है ना। तो तो जाए। के तो है? आप कहो पे प्रेम।, प्रेम नो घटना ઘટી જાય ને વધી જાય આરોગ્ય જો ઘટવટ થાય તો રોગ કેવાય કેવાય પ્રેમ ઘટવજ થાય એટલે જો તો કમેલે રહેવી વાહ બસ એને જો બધારે કોઈ ના હતું માડું ઘાડું હતું કઈ કઈને તાક્યો ને મારું મગજ પાકી ગયું હતું તો એ તરત પ્રેમ હતો એને કતે આદિ કોલેજ નો વિધવાયો આદિ ગયા પાટી ના હ હા પાટી ના ભાઈ ભાઈ હા વરવહુ નું પણ એવું જોઈએ છે ને વરવહુ નું પણ એવું જોઈએ છે ને હું તને ચાવું છું પ્રેમ કરું છું પણ પછી પાછા સુધી બીજું બધું બને બીજું બધું બને બીજું નોંધ ના હોય હાલી વાત નો હોય પ્રેમ છે નોંધ ના ન જોઈ રાખો ને પછી ટાઈમ રાખો બે બને નો ધોઈ રાખીએ આમ ક્યાં જોયું તો પછી એમ છે નો જોઈ ના હોય તે રાત્રે જગા આવેન્શન લઈ રહી દાદાશન પંચાયત માં નહી પડવાનું आम <laughs> आपे किनू के कीधु छूटा पड़ी गया था लगता है छूटा पड़ी गया गैक नहीं लगता है आप कहेलो का ને આવું <coughs> <coughs> <coughs> મને થયો છે એ જે ભાવ રહ્યો છોડે નહીં બધું આજ્ઞાનતા આ તો જ્ઞાન આપ્યું દિ લઈને નથી પછી ત્યાં આગળ કેવું કેવું લખે એટલું જ અધ્યાત્મતા લખે એટલું જ લખે એટલું જ અધ્યાત્મક અધ્યાત્મ લખે લખે લોકો ને ખબર નથી ઉદ્યોગ અધ્યાત્ થયો તો થઈ ગયું ખરાબ માં હશે જ આતવાર સન્મ થયું આત્મસન્મુખ થયો એ પછી ત્રણ હજાર માઇલ દૂર હોય तर दूर, दूर दूर थी? तो कई नजर जरा जरा विन के आत्मसन्मुख दूर त्रजार माइल हो त्रो मैल दूर हो आत्मसन्मुख बरबर से दूर है આત્મા નો સન્મુખ થવું તે આત્માથી પછી તાણ હોય કે ત્રણસો બિલ હોય કે ત્રણ મહિલ હોય પણ જે સન્મુખ થયેલો હોય अपने क्यों का दिखाई दस महती तो एक महल पीछू क्या अपने પછી એ ચોથા સ્થાન જે હોય અને સાતમા આઠમા નવ માં એમ એ હોય પેલો નોક ની હોય આત્મસન્મુખ થઈ ગયો હું કોઈ પૂછતો જ નહી કહી આ કયો ધર્મ છે દાદા ધારો ઝવેરી અને એના હિસાબે તો આ ઈસ્લામ ધર્મ બઉ ફેલાયો વિશ્વ બંધુત્વ નામે બહુ ફેલાયો એવું બોલે છે આપડે આપડે વગન એ આવડું બોલે છે આપડે શું કહેવાય નિર્દોષ જ છે લખી નથી એમને બોલ્યા શાસ્ત્રો નથી દાદા એ ના થયું કઈ ઘણા લોકો બુદ્ધિશાળી લોકો કામ કરી લે ખરેખર તો ભગવાને જ આવું કઈ હોય કઈ નથી દોષિત નથી કોઈ દોષિત નથી એટલે પોતે પણ દોષિત નથી એવું થયું ને કામ <ME> ન <rings> <iptal> <sexyjun> કૃદ તો અનવ દોષ છે તોય થી થકે અને એ ના જ એને નિદોષ છે તે જવો તો થી થાય ને તે થાય ને નથી આપડે ક્યાંક તો દોષ છે એનો અર્થ એક કે ક્યાંક તો દોષ છે ત્યાં નથી તો આયા છે હા એટલું એટુ છે હા એટલું ફેર હવે કી સમજી લાઈ ગયો છે એટલે দাদা કે કે જો બધા દોષિત નથી બધા બધા હતા હા એ દેખાવ તો બલે નાટ નાચ્યો હા કોઈ દોસ્તી નથી એ બધું સર્વસ્વ મોફ મળી ગયા અજ્ઞાની પણ અગિયાર આગળ ચાલે તો કોઈ કહે છે પછી બધા ટેન્શન નીકળી જાય હું જાણું છું પંચાયત માં ગયા જરૂર ક્યાં રહી બરોબર નથી મોટી વાત નીકળી આ કે બુદ્ધિ ને સ્થિર કરો કે દાદા પેલા બુદ્ધિ ને સ્થિર સંસારમાં તમે સાધી આ ગુનેગાર નથી એમ થાય લોકો આપડે પેલો તો ખરો જ ને અને બુદ્ધિ થાય બરોબર અગદાન પોતાની જોખમદારી પરિ કરે છે અને જ્ઞાની તમે લોકોને સમજતી ઉલટ બંધ થઈ ગયું ને બંધ થઈ ગયું પરંપરા ચાલે મોક્ષ માર્ગ ટૂંકો માર્ગ આવ્યા તમારો રસ્તો આવો હતો કડબતરો હતો માર્ગ હા એક છે કે ભાઈ સાચી નથી આ લોકોદાયી કહ્યું ખોવાડ જાતે નથી કષ્ટદાયી માર્ગો ચાલી રહ્યા દેખાનાર ભૂમિઓ મળી જાય તો છે જ નહીં આગળ છે જ નહીં ભૂમિઓ મળે છે ભૂમિઓ ના મળે કોઈ શું કરે ભગવાન ચિત્ર ભગવાન એ બઉ કષ્ટ છે અમારી એ હરા બાર વર્ષ નિંદ્ર ના કરી ભાગી નામ એમ એમ કેવા જાય આ જૈન લોકો પોતે એના આચાર્યો તમે કઈ સમજણ નથી એવું આચાર્ય તમારા દર્શન કરવા આયા ને થવું પડશે પોતે તે રૂપ થવું પડશે પોતે થાય તો બધું આગળ પડી જાય કારણ કે ચારિત્ર બહુ મોટું કામ કરે આંગળી ઉપર આખું ઘટ નું રાખે શું કર્યું ચારિત્ર પણ છે ચારિત્ર કરે એટલે શું નિર્દોષ દ્રષ્ટિ દાદા પણ હબળી હજી પ્રતિ બાકી માર્ગ આ છે માર્ગ હેલો છે બીજા મેડરા નો સાચું બોલે તો તે ફરી ઉદય આવ્યો આવે જે કર્યું છે એવું વાર વાળો આપડો રસ્તો મને સંભાળ પૂછ્યો હતો ભાઈ કારણ કે કોઈ રસ્તો એવો છે કે આપડે હિન્દુસ્તાન નું સ્થળ કઈ સુધરે છે માણસ કેવો માણસ થી જાય વિશ્વધર્મી વિશ્વ ધર્મી માણસ વિશ્વ ધર્મી થઈ જાય એક જ રસ ના કોર્ષ અને કરી આપું બધું આખી ભૂલ ગણ્યા આ બધું સીધા છે ને પુસ્તકો માઈ સુખી બનાવના કરતા સીધા કરી માઈ સુખી છે જ્ઞાન આપવાથી ના શીખે જોઈ ને શીખે જેવા તમારા આચાર જોયો ને એટલે એના મનમાં એટલે આપડે આચાર વાળા થાય આપણે લાખો વચ્ચે ના સમજાય અને આપડા આપડા બધા સમજાય કારણ કે આપડે પુનર્જન નો શિકાર કરેલો પુનર્જન નો શિકાર નથી કર્યો બોલે ખરા <laughs> शेक्षे शेक्षे। शेक्षे शेक्षे शेक्षे। शेक्षे। बनी सके क्षेत्र जो मन पुनर्जन समझ सके હવે ખેતર જો જન્મેલો અહીનો હોય તો મગનું કાળા મગ હોય ચાલે કાળા મગ જુદા હોય એટલે આપણે મારી ઈચ્છા ખરી ગયા આ લોકો બાર મહિના બહાર નીકળી જાય ને જાણતો હોય પોતે એટલે એની ચિંતા ના હોય પોતાનું કેવી રીત ચાલશે મારે શું કરવાનું તે જાણતો હોય મારે ફરજિયાત છે તે જાણતો હોય મુંબઈ માં મુંબઈ કરીશું કઈ દેશ પ્રયત્ન કરે છે પણ તે પ્રમાણે આ ક્રમ ન ઉદય તો બહુ સહેલો છે કેવા શું આ બધા છોકરા કેવા હિન્દુસ્તાન નો માર્ગ કાળા માગ મીઠાશય એ તો આજ ના છોકરા આવા તમે દેયા છે તો એ પછી પહેરા પછી ન ભાઈ લે આન પરિય હોય જ ન જ ન ન ન ભાઈ આ એટલે આક્રમ વ્યવહાર સંસાર ને છોડ્યા વિના નીચે સુધી પહોંચાડે છે શું કે અક્રમ ના પોતે જુદા જુદા ગમતા નથી એવા નિશ્ચય થાય પણ તમને ગમે નઈ હા હા ના બેઝમેન્ટ ઉભો રહેવાનું નથી આદર્શ આદર્શ ક્યાં કઈ સદવ્યવહાર સદવ્યવહાર એ નથી ગઠમત ની કલ્પના કામારો મત કયા કયા મત લે હિન્દુસ્તાન ના એક તો આ આપણા શું સમજે ગચ્છ નામ નું કોઈ ધર્મ એક મોટું બિરુદ છે ભગવાન ને શું કહ્યું સાયન્સ સાયન્સ જુદા થઈ જુદા જ કેવું નીચે પહોચાડવા માટે વ્યવહાર ને ત્યાગવો પડે છે આવું નથી આધુ આચાર્ય પી ગયા કહીએ તારે તમે એકલા હતા એના કરતા કઈ અમારે ખોટું એટલે એમ દુઃખ ના થાય ટેન્શન ઉપર થાય ને ભગવાને શું ત્યાગવાનું નથી વસ્તુ નો ત્યાગ કરવાનું કહ્યું નથી મુસા નો ત્યાગ કરવાનું કહ્યું શું કહ્યું મુ ત્યાગર થાય વસ્તુ નું ત્યાગ તો આમાં આવી નાખો નહી કયું એક મારા મંડ્યા પાછી મહારાજ કે નક્કી કરો બાકી થોડી ઓછી ચાર રૂપિયા ને રાખો ગયા પછી બહુ મંડળ ચાર રૂપિયા ને રાખી પછી હું તયો એમ જ મેથી પાછા જતો નથી પડે ઘરે પડે કે દરરોજ મહારાજ મહારાજ ત્યાં તો બધા અત્યારે રસ્તે જતા શું કર્યું મહારાજ કેવાય કેમ કર્યું મહારાજ ને ભગવાને કહ્યું છે બે ભાગ પાડ્યા કોઈ બહાર પાડતું નથી ભગવાન મારી ગયો મૌન રાખવું પડે કાલ ચિત્ર અને આપડે પામે આપડે એનેગેટિવ રસ્તો લેવું એને પોઝિટિવ રસ્તો પછી બે ત્રણ વખત પીધો ને પછી પદવા મળ્યા એટલે મેં મારે ખુબ કડાકા માવી ને ચેતરો શું કઈ જત ના મોટી બીડી તો બનાવીને રસભાઈ ભગવાને નથી કહ્યું આવું ભગવાન શું કે છે અમે શું કહેવાય માગીયે છે ત્યાગ કરવાનો આજે જ્ઞાન આપે પછી વડવા આવું ના ના પણ નથી ના કરાયદા નહિ ચાલતું અને મોટા મોટા હાઈકોર્ટ ના જજો બાજુ બધી જ છે વિચારક અંગ્રેજી આ મારે બદલ બદલાય બધી નાખે ભગવાન કે પછી અને એ દાદા વિચારક જો પ્રસંગ માં આપણા પરિચય આવ્યા પછી થોડું જુએ છે અને પછી લાગે ને આ તો ભગવત સ્વરૂપ છે ત્યારે તો ભગવાન શબ્દ એને બરોબર ફિટ લાગે છે ત્યારે બરોબર ફિટ લાગે છે પછી એને તો હિતેન સામે હિતેન્દ્રાદા ભગવાન છે હિતેનદે ભાઈ દાદા પેપર કારણ મારાબર એવું ના દેખાય ને ઇગ્વિશન ના દેખાય ને જુએ ચાર ભરખાટ ઉડી જાય પેલા દલાલ સાહેબ એવું કેતા દલાલ સાહેબ છે પગે લાગ્યા અગાઉ ઉભા ઉભા તમે જોયા કરતા પછી મને એમ થયું કે અમને કઈક પૂછવું છે એટલે એમની પાસે ગયો તમારે કઈ પૂછવું છે તારે અમારો કોઈ અધિકાર નથી કે અમારો અધિકાર નથી પૂછવાનો એ તો એમ કે જે એનો ખપી હશે તે લઈ જશે રસ પડે પછી અમને આ વાત કઈ ને એટલે મારે મેં કોમને તમે 20-25 મિનિટ મળો એક વખત તો તમને ખ્યાલ આવે હું અવશ્ય સરનામું સરનામું કાગળ નથી દાદા હવે દાદા હવે આ બહુ સારું છે હવે અમારા માટે આ બહુ ઉપકારક એટલા માટે છે દાદા કે લીધે થોડીક ગયું ઓછી થશે એટલું સારું છે ત્યાગ કર્યા છે ત્યાગ રે ત્યાગવા મુશ્કેલી ને હવે એક જ તાકાત કયું હોય ને પૂજાકુ કરે કોઈ ના દેવાનું હોય ને તને કયું હોય તો તમે મહિના વધી